માલકી જમારો છોકરો કે આ મારું નીકળી દઈએ પેલો જાય વાતું જ નથી ઉડી જ ગયેલું એ તો તમે ફાઇલ મારો તો ફાઇલ માનીયે તો મારા પણ ગયું ને કેવું પડે પણ નક્કી હોવું જોઈએ મારા સંભાળ નિકાલતું હોય દાદા ને આજ્ઞા પાડી એ થઈ ગયો એમ ના સમય પછી થયો ના થયો એમાં કા સમજાયા બહુ ઘી વાત છે આજે સમજાય આજે સમજાય દાદાજી શું સમજાય બરોબર સાચું નથી આપણને લીલા વાતા ધરવા જોઈએ ગાડી લીલા વાતા બધા ધરે ગાડી ને તા બરાબર એકલો નથી કરો તો અલાવ લાવતો ના ચાલે ચાલે એવું ત્યારે ટ નું મારી કેબ એટલી મોટી છે તો હું બોલું તો દસ માણસ ઉભા થઈ જાય કે એમ લાગે તું આવું બોલો છે હર્ચા કરતો કોઈ મારા લડે છે એવું થાય છે ચર્ચા કરતો હોય શરદી કરી આપો દાદા થઈ ગઈ હોય ને તારે ત્યાગ કરવાલો રાતે થાય ન થાય ને ત્યાં ત્યાં ઉપાસ ત્યાં રોધે જાય નહીં સાપ નથી આગળ તો ઊંઘ આવે ના આવે શંકા ના પડી હોય તો આવે જ ને હા અને સાપ એ ના ભાઈ અને મને લાગ્યું કે પેસી ગયો તું તો ના આવે ના આવે શંકા પડે આવડું મોટું જગત એને નિસંગપણે જાણો છે તમે પણ એવું જાણો તો તમારો ઉકેલ આવશે નહીં તો આ પઝલ સોલ્વ થાય એવું નથી મારે પદલ ઇઝ ધોર આ પદલ કઈક ભગવાન ઉભું કર્યું તારા થી દબાઈ ગયું કોઈ ઉપરી છે એવું જાણ્યું કે તમારા સર્વસ્વ દુઃખ ગયો એવું તો તમે શું જાણ્યું કારણ કે નિશંત જાણ્યું વસ્તુ કોઈ શકાય ઉત્પન્ન ના થાય શંકા જાય સાહેબ એક શંકા પડે કે પછી આ કી રાત બરાબર આ જગત શું છે કેવી રીતે ચાલક છે આપડે કોણ છે આપડે એ રીતે ચાલે છે ભગવાન કરતા છે કે નહી ભગવાન કરતા હોય તો આપડે દોરડા હોય તો આપડે આપડા કરે છે અમારા શું દર દર દર જો થાય આપડે કરતા છે એ ભાઈ હોય સમજાય એવા શું નામ આપનું નરેન્દ્ર નરેન્દ્રભાઈ અને અમને શંકા કેમ આવે અમને જોયું બોલી ગયા નઈ તો ભાઈ આ રીતે હવે અમારે ચાર જણ માં કોણ હું છે આ આ ગણી ગયા ને એમનું તો ઉમેર નહી પેલા કઈ જોઈ ગયું જગત કઈ દે છે ને મારું ખેતર છે કાવી ખેતર હવે તો માની બેઠાડું હું તું માની બેઠાડું થોડું એ પંચગઢ છે આપડે બધું માની બેઠાડું ભાન કર્યું છે હું નરેન્દ્રભાઈ એ કરેક્ટ વાત છે આપણને ભગવાને થોડું મગજ આપ્યું अरे आप जो शंका ना रखिए अमुक बाबत में तो पक्त को विश्वासघात भी थाई ने विश्वास था था था था पर। करणों शंका करवा करणों आपने तो मेरा तो चिंता है शंका एट आम कोक अपने लगे कि कई कोई बाबत में कोई प्रत्येक शंका करी होने आप जरा विचार करो जवाब भले घोड़ो मे कई आपने सांवन पूरत तो मिली जाए शंका भी એ તો નામ છે તમારું દુઃખ નથી અનુભવતો એ તો એને ખોરાક ખાય ને તેનું ધ્યાન ચડે ધ્યાન કરેલા ટ્રાફિક વસ્તુ નથી ને આ તો બધું નિર્દાસ થશે ઉડી દેશે નિર્ધાર લઈ દેજવાનું પુને ભાઈ જવાનું એ બંધ પડવાનો જે લઈને આવ્યા છે નિર્દાસ થઈ જવાનું પછી નરેશ करजियात करू थी पड़े शायद पड़े पुरुवा આશ્રવ આશ્રવ થયું કે બંધ પડ્યું આશ્રય બંધ ને નિર્ધાશો નિર્દાયજ થઈ રહ્યું ડિસ્ચાર્જ કર્યું છે પણ તમે અહીંયા આયા તે ડિસ્ચાર્જ કર્યું છે પણ અહીંયા આયામાં તમે તો એમ અને હું ગયો કે એની પાછું ચાર્જ થયું ચાર્જ થી બચવું હોય તો જ્ઞાની પુરુષવા છે નિસંગ જ્ઞાન ને સમજો સંદેહ નહીં ઝકડે ત્યાં જયલું દિવસ કઈ દે મગાવાનું કઈ લેતા એ ટેકો દેવા જેવી જગ્યા ન ટેકો જ્ઞાન ને ત્યાં દેજો મેં તો કુસંગ નો પીડો સુકેસંગ નો પીળો છે તો સુધી દુઃખ જાય નહીં સત્સંગ નો પીડો હોય દુઃખ જાય નઈ દુઃખ જાય ને એ છે જ્ઞાન માં બ્રહ્મચર્ય બધી રીતે અમે સુખરે બ્રહ્મચર્ય સાથે જ્ઞાન આપે બ્રહ્મચારી ભાઈ એની વાત તો જુદી ક્યાં બ્રહ્મચારી કેવું મન વચન કાયા નું કેવું હોવું મન વચન કયા મનમાં વિચાર કેવું ના હોય કારણ એનો દોષ જ નથી વિચારવાનો એ અતિક્રમણ કેવાય છે શું કેવાય એ અતિક્રમણ થયું એટલે પ્રતિક્રમણ કરો કેમ અને આમ તો સાધારણ આપડે વાતચીતો દોષ હતો નથી સાધારણ વાતચીત એનું કઈ પ્રતિક્રમણ કરવાનું હતું ડો દેખાય કે પ્રતિક્રમણ હોય એ કોઈ જતો રહેતો નથી કરતા હોય તો વિધિબલ ભગવાન છે ત્યાં છે ક્રિએચર ની અંદર ત્યાં ખોળો અને ત્યાં કાગલ પોત છે બાકી ઉપર તો કોઈ બાપોય નથી આકાશ છે બધે જ ઉપર ઉપર ઉપર ઉપર આશા છે પણ અલૌકિક્રાંતિજન્ય જ્ઞાન છે શું છે સાતું જ્ઞાન જ નથી સાતું જ્ઞાન તો આર્થ રૌદ્રાન બંધ થઈ જાય શું થઇ જાય બંધ થઈ જાય આર્થ ધ્યાન ને રૌદ કર્મો ના આધારે जाए चे, भी चे ना भी भी ना करता हूँ करू चु भ्रांति जगत मगत मोलाय आज जगह बोलाये हाँ जगत मैं तूज करता थू? નહિ તો હું એ છોડી દેસો તમને સમજ સુધી અજ્ઞાન છે તો હું કઉ ના તમે અકર્તા છો શું અત્યારે તમને કર્મ બંધાઈ રહ્યા છે પુણ્ય કર્મ બંધાઈ રહ્યા છે કેવા બને પુણ્યકર્મ બંધાઈ હા અને મને અડતા નહીં એને શું કારણ કે ચાર્જ થતા નથી ડિસ્ચાર્જ થયા કરે કરે ચાર્જ ના થાય પુણ્ય નોકરણ બંધાય મહાન પુણ્ય બંધાય પણ એ કર્મ તો ભોગવવા આવવું પડે ને પાછું પુણ્ય કર્મ બંધાય એટલે ગાડી ઘોડા મોટરો વોટરો મળે પાછો પાછો ગુસે ના ઘ એ રીતે ભટક ભટક ભટક ભક્તિ ભેગી કરે એટલી એક જીવ માં શક્તિ છે બોલો હવે આવું ગજબ નું બધું દબાઈ રહેલું છે એમને એમ અને આવરણો માં જ પડી રહેલું છે શું થયું છે આવરણો માં પડી રહ્યું હા નરિયું આવરણ નો જ ભંડાર છે શક્તિ અવ્યક્ત રૂપે રહી છે કરવાનો પછી વાત કરો તમારે કઈ કવિ કરજો પૂછે પેલો હારો પછી માર્ગ પેલો હારો આવવાનો છે પછી માર્ગ ખાવાનો છે પેલો માર ખાઈ પછી હારો આવવાનો ના એ તો પેલો માર ખાય પછી હારો મેચે ચિંતા એમની ઉપર છોડી દેજો કાકા ચિંતા એમની ઉપર છોડી દેજો મારી એ જો ચિંતા હું જ કઉ છું અમને તમારું કામ સરળ થશે ને કુદરત નો નિયમ તો એટલા બધા એ છે હિંમત વધારે આવે બેલેન્સ કરારી તરીકે તમારે એનો ખર્ચ કરવાનો છે તમારે કોઈ છોડી ના પાંચ હજાર ખર્ચા આવી કોઈ પચાસ હજાર ખર્ચા એકલા એક મા બાપ એક ના એક મા પણ એનું બેલેન્સ હોય તે પ્રમાણે મારી તમારું એના મળ્યું હતું દાદા ની કૃપા થી એવું નીકળી ગય છે સમજે ના મારું તો મુશ્કેલ આવી જાય પછી પિતા કરવા જેવું જરૂર ને બધું થોડીઓ ઝોકરા પોતપોતા નું બેલેન્સ લખાય ને આવે છે ઝોક તમે મિત્ર લગાવી આવેલા તમારું હા ભાઈ તમારું દાવ્યા નહીં અટકાવું અટકે અટકે નઈ એ બરાબર છે બધું વ્યવસ્થિત છે અટક્યા નહી એટલે જેમ ચારે છે વાતો સીતો કરવી ચાલ્યા કરવું એની પર બહુ ધોળ ધોરણ વધારે એવું ને